આવો આવો મારા નાના મોટા અરે વા ભાઈ આજે તો બોટાદ માં બેઠા બેઠા વિજયભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન વિદુષી પણ છે આવો આવો વિજયભાઈ વિદુશી બેન સાંભળો સાંભળો વાર્તાનું નામ છે ફૂલ નું મૂલ્ય ફૂલની કિંમત શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડીમાં બધા ફૂલો સુકાઈ ગીલે બગીચામાં ફૂલ ઝાડ બધા ઉદાસ ઉભા હતા પણ પેલું સરોવર કોનું આ સરોવરની વચ્ચો વચ એક કમળ ઉઘડેલું છે એ તો સુદાસ માળી તો આનંદ થી છલકાઈ ઉઠો એના મનમાં થયું કે રાજાજી આજે આ ફૂલ ભેટ કરી આવીશ ફૂલો ના શોખીન રાજાજી આજે આ ઠંડીની ઋતુમાં પણ આવું કમળ જોઈ ને મને મો માં કે વાહ ભાઈ આજે તો મજાના સુકન થયા છે પછી તો એ હજાર પાખડી વાળું ફૂલ લઈ સુદાસ તો રાજમહેલ સામે વાટ જોઈને ઉભો છે રાજાજી ને સમાચાર કેવો હમણાં જ રાજા બોલાવસે માવજત કરી રહ્યો હતો ફૂલ સાચવીને ઉભો છે એની પાખડી ઉપર થી ઝાકળનું એક પણ ટીપુ સુદાસ પડવા દીધું હો ભાઈ એટલામાં જ રસ્તામાં એને એક માણસ મળ્યો म सुदास पे धर मन तक खबर आज बुद्धदेव पधार बोलो जल्दी शु कित ले तो એક હજાર સોના મોહરની આશા કરીને કબૂલ છે મૂકી ને ઘણી બધી સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી આવી રાજા પ્રસેન પગે ચાલતા ચાલતા બુદ્ધે એમને મનમાં થયું કે પ્રભુ ની આ પૂજનમાં આજે એક પણ ફૂલની ઉણપ હતી એ પૂરી થશે એટલે રાજાજી પૂછ્યું આ ફૂલ કિંમત શું લઈશ સુદાસ સુદાસ કે મહારાજ ફૂલ તો આ સજ્જ ને રાખી લીધું આ માણસે રાખી લીધું કેટલી કિંમતે પેલો પુરુષ બોલો સુદાસ મારા વીસ હજાર મોહર હું વીસ હજાર મોહર આપીશ રાજાજી મોહ પડી ગયું એમનું હૃદય તો જરા દુભાયું પેલો પુરુષ બોલો મહારાજ હું અને આજ અહીંયા આપણે રાજા અને પ્રજા રૂપે નથી ઉભા હો બે ભક્તો રૂપે ઉભા છીએ એટલે ક્રોધ ના કરશો હે મારા સ્વામી હે મારા રાજા સુખે થી માગણી કરો તમે વીસ સોના મોહર કર્યા તો હું ચાલીસ હજાર સોના મોહર દેવા તૈયાર છું પેલો માણસ તો કે તો મારા હજી આટલું બોલવા જાય તો દોટ મૂકી અને બંને ભક્તો આ સુદાસ ને ચકિત નજરે જોઈ રહ્યા આ શું કરે છે વેચવું નથી એમ કેમ કે છે સુદાસ મારી તો ફૂલ લઈને નગર બહાર નીકળી ગયો એકલો ઉભો ઉભો એતો વિચાર કરે છે કે જે ભગવાન બુદ્ધ દેવ ને ખાતર પૈસા ખર્ચે પોતે કેટલા ધનવાનો હશે કેટલા દિલાવરો આ ફૂલ આપું તો મને કેટલા બધું ધન મળે પદ્માસન વાળી વડલા ના છાએ ભગવાન બુદ્ધ બેઠા છે હો ચમકતું સરસ મજાનું કપાળું મીઠું રાત્રે તારા ચમકતા હોય એવી ચમક છે ભાઈ અને બેઠા છે એ તો સુદાસ તો આ ભગવાન બુદ્ધ ને અચંબો પામી ગયો એના મોઢામાંથી તો એક ઉચ્ચાર પણ નથી નીકળતો એ તો જોઈ રહ્યો છે ગટામાંથી પંખીઓ ગીતો ગાયા સરસ મજાનો પવનની એક લહેરી આવી અને કમળની પાંદડીઓ ફરી ફરીને હસવા લાગી સુદાસ ને થયું કે જુઓ સુકન ફર્યા પછી તો હસી ભગવાન બુદ્ધ મીઠા અવાજે સવાલ બેટા કઈ કે એવું છે કઈ જોઈએ છે સુદાસ માળી બોલો ના પ્રભુ બીજું કઈ નથી જોઈતું મારે તો હવે એક પૈસો પણ નથી જોઈતો માત્ર તમારા આશીર્વાદ મારા ઉપર રે અને મને ભગવાન તો કે તથા અને સુદાસ માળી તો એવો ખુશ થયો એવો ખુશ થયો કે વાહ ભાઈ મને તો ફૂલની સાચી કિંમત મળી હવે ભાઈ પછી ક્યારે નહી હો તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો